શન કરી રહો તમે હવે તમને પુષ્પા પેહ નાનાથી નાનાથી મોટા હંમેશા ના હિંમત મુનૈ ના મુનૈ ના મુનૈ ના તમે જોશો અનુ હોય ને એ બધા પાસે અનુભવ કર્યો છે હિંમતનગર જને જને જને જો અમે કાલુને એટલે તમ સક્ષિત થાય થસે પણ તો બેહી પોછી જા બાજુ કોશી આપણો બધા મેથી શક્તિઓ છે તો સપેર બહુ કે દ હે સુદા દે જજમી સાહેબા ને તક શું તમને કઈ છે મેડિકલ એટલું શરીર બધા કોમ્પ્લેક્ષ થઈ ગયા છે આપડે હિંમતનગર હમણાં નવું જ કર્યું હોસ્પિટલ તમારો ના પડે રૂટીન ચેકઅપ તો અમારા માટે લાભ માટે જરૂરી છે એ બેસવા દે અયા કઈ ઘોટવી જો તમને કઈ બહુ જગ્યા નથી જગ્યા અયા ઉતરો તમને જગ્યા રોકે હોય નથી બહુ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ